શું કયું જ્ઞાન મારો આત્મા છે પછી મમતા દીકરે છે સમાધિ કરે ચોવીસે કલાક છવ્વીસ વર્ષ થી છવ્વીસ વર્ષ થી નિરંતર ત્યારે આપડે બેાવલ મારે કામ ઘણા ભેગા છે આ દાદા ભગવાન દાદા ભગવાન હું નથી આ મહિને અને ચા બ્રહ્માનિક જેને આપડે કહીએ ને જે કહીએ તમારે જરાક તમારી વાત મને અમદેર નહીં પડતી તમારી વાત માં પરિવાર નહીં લાગતો એટલે ક્યાં મળે એમ જ્ઞાની કેમ કેવાય જ્ઞાની કેમ કેવાય જાણિયા તમને જોયા જાણિયા તમને જોયા દીવરાવા અલેખ જવા અને ભગવાન ભગવાન મોરુ ના પગડે નામસ્કાર કરવા શું નમસ્કાર પુરુષ કહેવાય મુક્ત પુરુષ કહેવાય મુક્ત પુરુષ કહેવાય લાભ ઉઠાયેલો ક્યાં રોતો ક્યાં રહો વાજી જાય માણસો તીજ ડિર્યા હતા આનંદ આનંદી વ્યુ આનંદી વ્યુ દાદા પણ કહ્યું કે દાદા જો હમ અલગ વાર માણસ ભજન ગાતું તો જોગી થવાનું જોઈએ ત્યારે જોગી થારે એમ કે શબ્દ એટલા આપ નીકળતા હમે કે સાંભળી લેમ દા આ મુખીઓ એટલે આમાંથી કે આપ કંઈ બોલો કે કે અમારો નિકાલ છે કે અમારો નિકાલ છે અમારો નિકાલ અલગ ને આનાદી આનાદી ને આનાદી કેવા જોગી થવાનું જરૂર છે કે જોગી થવાનું જરૂર છે સનાતન સનાતન જોગીન સનાતનયોગી આત્મા યોગ કેવાય શું કેવાય મન મહેવાય વાળો યોગ થયા કર્યા છે વચન ની એવું કોઈ પણ જાય તો વચન બોલો એકાગ્રતા એકાગ્રતા પરમાનંદાગ્રતા ગણવાની એટલે જ્ઞાનરૂપ ગુણ એમાં નથી ભગવાન માં એવું લાગ્યા થયું આભરું તો આવું તેમાંથી થયું આ ધારા કઈ સાંભળવા બાકી વિલભાઈ કચરા ભાઈ ભાજરી વિઠ્ઠલ ભાઈકર છે વાણી સાંભળી લાગ્યું હા તો હે સત્ય માં આપડે દૂધ હોય કોઈ ના થાય ના ખાય અનાદિ હુણ ના હોય ને તને હું હશે બધા હાથ માં છે आत्मा ने, ने। ये में में बोला है ब्रह्म है हवा एक करी की माया माया शकल है बीजी है શું આ પત્રો એ પણ નિર્ગુણ ના હોય એ કઈ ગુણ વાળો હોય તો બરોબર ગુણ ના ભગવાન એટલો જ નિર્ગણ ભગવાન એટલો પથરો ગુણ વાળો હોય ગુણ હોય તો પથરો ગુણ વાત કર એમના ત્રણ થી ને આ લોકો મૂર્ખા હોય ભગવાન ને રવો જેના ધર્મ ના લોકો આપડે ગીતા ના અંદર એ કૃષ્ણ ભગવાન બોલી ગયા હોય ગયો સમજાય વાટ કમા નિર્ગુલ નિર્ગુલે શું સમજાય લોકો ને ચોપડવાની બીજા અવરોધ થઈ જાય ચોપડવાની બીજ ગયા બસવા પત્રો ગુણવાનો રસ્તા કોણ કમ લાગે ઉઠકવાયકવા આ ગુણ શું છે ભગવાન તો અનંત ગુણ ના ધામ બેઠા છે પણ અનંત હજુ અહીં ચમતા નઈ જશે એટલે ભાઈ રમસ્તે પ્રકૃતિ નો ગુણ નથી પ્રકૃતિ ના ગુણ થી એ પોતે નિગુણ છે પોતાના ગુણ એ કરીને સારા પાણીમાં રોજ નંદારી અને ભટક ભટક કર્યા કરશે દાડો વધારે ઘણા જુ પૂરા આવે ને ભટેક ભટેક કર્યા ભટેક ભટેક કરવી પડશે નહી સમજવી પડે ચાલશે એવું છે આ નિર્ગુણ અગ્રશ ના ગુણ થી નિર્ગુણ છે શું કે પ્રકૃતિ નો એક વાતન લાંબ છે સમજે ને તો નિવે જાય તો લાખ હતા હા દાદા કે છે ને ત્યાં તમારા આત્મા કબૂલ કરે સો વાત માંગી જ નહીં આપી વાત છે કોઈ ચેકી ના શકે એવી વાત છે લાખો વર્ષ સુધી આ વાત શ્રીકારી વાત છે વાણી જડ છે છોકરવાની કહીએ તો પીએ તમે બે દાખલો દોષ છે હંકાર <laughs> ખરાબ <laughs> <laughs> એટલે લાભ થાય પકડ્યા એ ગુનેગાર કાયદામાં રેલ ની વચ્ચે આવી ગયા રેલ પછી ગયું કમાઈ ના આપીશ તારે એક માસ એ મને કહ્યું એ કમાવાનું છે એક માસ આઠ મહિના માં પચાસ લાખ રૂપિયા આવ્યા એક માણસ ને એને કમાતા એને આવે પણ ના આવે છે જેટલું પાણી વધારા આવે જેટલું પાણી દરિયાનું છે મળી આવે તો સર દેશ જોડે લઈ જાય છે બધા સાહેબ નીકળવું છે અમે એક ગાડી હતી પેલો પકડા લાવો સાબિત પકડી ગયો છે મહારાષ્ટ્ર મારો પણ હું સિલે હશે કાયદા ભાગ ના ગયા ગયા બધા આખું શરીરના પગવાનો કરવતી અવાજતા રેતા એવી કરવિ આવવાની બાર મેગ જતો રહે અહીં જાઉં તોય પરવા જેલી કંઈ નથી સાહેબ અમારે આ બધું આ દો રો બ્લો બ્લો બ્લો કલાક નું સહે ખાતા નથી પી શકતી નથી બધે બધે બધે બધે પ્રયાગ્રસ્ત દો રો દાદા ને પિતા ને મોળા પર દીવાલ કરી દીધી આકાને કેવી રીતે તો દો સાચી એટલે મહોર કે હિસાબલા હોય તો એવું હોય તો દો સાચી લેજેન જન પર ગળે ન દો ભગવાન ભગવાન ભગવાન અને દાદા તમે અમેરિકા માં જોયા હતા ને પેલા બસ ગયા હતા મોડ્રેલ ચલાવતા કઈ મેળ માં શું કર્યું કે ખાતા ખાતા રાડા થવા જવાનું આવા ધંધા કરવાથી એ સારું થયું કર્યું ઓકે ભગવાન પણ તમને બતાવશે કોણ નીતિ ભગવાન વાળા છે ભાઈ વાળા નહીં બતાવ ભગવાન ના બધા તો ભગવાન ના પણ એને લીધે કરી હતી ગયા કેટલી કરી એક માસ મારે કહે છે ભગવાન જાતે નાણું આ ભવું ખોટું છે ને હજુ તો નૈરાત્રી નહીં ભગવાન ચાર દિવસ અહીંયા જરાક પાર્લે પરમાનંદા કોઈ પરે નીદી પર એરો તો બહુ મારી કે એટલે પેલે પાલે લેતો એ તો એરીક મારજો આ જે તમારે ન થાય કે થઈ ગયો ને બીજો સમાય છે ને સીધો જ આવશે હા આ છોલે માથે લઈ ગયો એ તો એરીક મારજો આ જે તમારે ન થાય કે બીજો સમાય છે ને સીધો જ આવશે કાઈ કે આ શું આ શું આઈ ગાલે બેચે દેરો જે રૂપિયા કમ લાગે છે કે આરામ દે આરામ કરના રે ભાવે કમ છે આ કેટલા કમ લાગે કે છે કામ લાગે એટલે જીરી સિંગા કે આરામ દે રૂપિયા કમ લાગે છે તો કમ લાગે ઓરા દે કે રૂપિયા કટ કેટલી હોય ને રૂપિયા ઓછા કેટલી ઓવાડી ને હા સાલા રૂપિયા ઓછા જાય દે કે પછી રૂપિયા થોડા કશું જાય રૂપિયા લેિયા કેટ કેટલી ગઈ આવડે આવડે ઘણ પછી એ નવી લે હું જોડું કઈ નાખી કરે ના સમજે પછી ના જો જીમુજીમો સમેત આ દાને આ તો આ એક કંટ્રોલ નથી આવા કેટલા કંટ્રોલ આ કંટ્રોલનો ક્યારે ઊભી રહે છે એ આત્રો દે સુબરેને નસ્તા નસરા હર દે સચાયે સે તો બાર ના કીધું હતું સુકેવાડી લેવાતી સકનીમાં ચાલવાનું હોય તો પછી આમાં પડે શું હોય ડૉક્ટર આ જળ જ નહીં ઓર સુજાને ના મે સુજાને આ ઓર જળ જ નહીં જો વેન પર આવે છે તો સમ લોટ પર આવે છે અને જટાટલા ઉતરે છે જજ દ્વારા દેખાય છે ગોલ ગોલ કેરન મેટા છે ઓલસો ગોલ કેરન મેટા છે કે કેટલા પાનો કોઈ ના છડી તો મજા વાતો સર્વિસ માં હોય ને સર્વિસ માં હોય ને જોડે ગમે નહીં ગમે નહી એટલે આપણને જાય નઈ જાય અને ગમે છે તે તો ટેકનોલોજી અમે ને સતરો તો અને બહુ ગમે ને પ્રાંતીય એકતે વિદલ અગતamente માર મરવાગત આ પ્રાંતીય અને બહુ ગમે પ્રાંતીય એકતે વિદલ શું હાલ આવી સેવાગત આ બહુ એ થાય તો જો દે કે શું માન પેન પેમાન તો નહી dair gaye અમદાવાદ માં ફૂડ હતું થોડું છે ના તોડીટ વા F é Clay! ¿Qué ha costado su calmaante? ¿Dónde te podrán hacer taxista? Sí es un escrito. ¿El sujeto? ¿Aと思аете? ¿Cs? ¿Es algo que la monta? ¿Sí? ¿Cómo lo Givelco para grabar? ¿Es algo que tenga aceite este tipo? Si se me ha el estrechito. ¿ranean? ¿Ya? ¿He coltado el surahogí Hoe? રાજા રાજા હા જાગેતી તો બહુ ધીમી જાગેતી જન તો આઈ બસરા જાગેતી તો રાજા સમય ધીમી જાગે રાજા ઉગે બાની કો કાળોતી જાગેતી અગે હમ તો ડિવિઝન તો રાજા તને નજીક નહીં મારા કરતા હતા ગુલાબતા રે તમને ગણતા છે ને નવસારી માં કઈ તોફા નથી કરતો નવસારી માં કોઈ તોફા નથી કરતા એ ના કરે તો આજે ને નવદારીમાં તો વાત નથી કરતો તો પાણી આવે છે કઈક હોય છે કઈક હોય છે કઈક હોય છે હવે નાળા રે બધી ડાય છે તો આજે ને તો કરતા તો તો આ તે નહોતું પરિયમ થઈ તો એટલે રહેતા ના તો એટલે તો કરતા જો કોઈ વખત થઈ જાય જો કોઈ વખત થઈ જાય એ કહેવા ની કરે જાય જાય ભગવાન થઈ જાય કશું નહિ કરતો મંડળો કાયે કાયે ક્યાંથી આવે આગલા નિયમ નિયમ માન્યા નહીં જો વાય તો દેખાય જ ન કે વાંધો સુરક્ષેલા આની જગ્યા તો બધે સરખી કે વાંધા વસ કરેલી નહી મેને રહેતો વાત નહી રાખતો એ ઇસ તા જ હાર લાગે અરે હતી ભાઈ જશે હારી જ રહી ગઈ તો લોભ ના માટે જ કમાય ગુનેગાર લોભ નો એ બહુ મોટો ગુનેગાર ભણાય નહી લોભ ના તમારું હોય ત્યાં લોશું લોભિયા માલકી પણ નહીં મકાન તમાર કેવું ભરવાના માલકી પણ બીજા ને હોતવાનું છે માલિક નહી કોઈ માલિકી માલિક અમારું માલિક માલિક અમારિક માં માલિક કેટલા ડ્રામા ચાલે તો માલિક નહીં હું મન માં જાણતા લક્ષ્મીજન અને આ તમે જાણતા હોય ને જે સિદ્ધાર્થમાં જે જાણતા નથી તેનું માલકી પણ થાય ખાસ પ્રશ્ન આપણા મગજમાં આવે તે વખતે આ લક્ષ્ય તરત આવી જાય છે પણ મિનિટે મિનિટ લક્ષ નથી રે માલકી પ્રવૃત્તિ માં ઘણી થઈ જવાય છે અભ્યાસ ની જરૂર છે જોડે અમારી પાસે આવી ગયા હોય શક્તિગત છે થોડુંક મફત બધું કરી દેતા હોય શ્રેષ્ઠ તરીકે હોય રાત્રે સાડા આઠ વાગે રોજ બે વખત બધા મજા છે દારૂ નો અમલ છે દેન અમલ કોનો છે તપાસ કરે શું છે શું છે આ છે તમારું છે પણ એના મનમાં ઉતરે પણ અમલ આવે તાર શું થાય એ વાત તમને જે ખોરાક ખાવ છે ને એનો દારૂ પી જાય છે થઈ નગા પછી જગ્યા તો આખી જ રે ખાલી છે જગ્યા પછી આપડે અમને લીધું નથી ચારે જ છે એની ભડકો નાખો નાખે ગીર કરો તો ધીમો ધીમો નહીં ભરગો થઈ જાય ભડકો બંધ થઈ જાય એવું ક્યાં થાય બરોબર જમતો જેટલું જેટલું ઓછું લેવાય ને બીજું તંગ અમારો છે અંદર ટંગ ભાઈ તો નાયક કાયદા ની ભાઈ છે કોણ કાયદા ની ભાઈ છે તો તાગે અત્યારે દાદા ત્યારે આવે કેરી હોય કેરી ખાવાનું મન ના થાય મુંબઈ આવ્યો ને મુંબઈ પેલા મુંબઈ જોવા જાય જોવાનું હા એવું શીખવાય નહીં તમે અમદાવાદ ના અમદાવાદ વાળા ના મુંબઈ અને રાતે જાય છે બધા પણ એટલું નાખ્યા પછી લોપણ થાય વાત નથી ખબર ના હોય બિચાર ભવન ના હોય જરી બે ભણ વાળો હોય ને ત્યારે જઈ રહ્યો છું કે હું તો બંને હીરો તું વેચી દેવા પરંતુ હજી તો ગૌ છ વાગે જવાનો કોઈ કાયદો ના લો લો બાર વાગ્યા પછી ચાર વાગ્યા ઉઠી નહી થઈ ઉઠી ઉઠી પેલા અહિયાં બેગડે કરે ભાઈ ઉઠા જવા ના પડે એનો ઉઠાવવા થયું રહી જાય કાયદો નઈ ને કાયદો બરવાનું એ થઈ ગયા છો હું બરવાનું બેસે રાખવા જગત ના શ્રેષ્ઠ પુરુષો બનવાના છે એ જગત આખું દખમી કરે સે મોટા મોટા મોટા બધા શું વાત કરી ના <imitation> મા <imitation> <imitation> 50720 acá tika tam video samjhe chatai lai deri chani chatai ne ma je to kan ne aasu tika tam video samjhe chana aamaje sudharva mandal sarvujoya public para pravesh ma lakar na thavo desh ne laiye ni ne se den sku aijana abhu aisan madan ne chae ni કેમાળા આમયે પણ મારા પર વિત્રા ગયો એટલે એ વેજ વેજ કાલે આપે ઘણા ને પ્રમાણે વાત કરી ઘણા બહુ મોટા ઉચા સાત માં કાલે ઘરે આપણે કાલે ગઈ કાલે પહેલા બધા ને તમે શું કહેવાને કે તો પહેલી વાર ઉચા સાડે આ રીતે બોલતા જોયા હા ત્યારે તો બહુ જીની કરેતી એટલે એને પાવાને આવી ગયો ત્યારે ઘરે ગયો તો અમે ત્યારે બોલીશું વિચાર પાક મારી જાત ને છે એવું થાય પોતા ગતા મનમાં આવું પાછળ કુદરત જો ગયો તો થઈ જાય એ લોકો દુખ કે કોને કહેજ ના થઈ જાય થઈ જાય ગયો થઈ જાય હાં સમજણ છે સમજણ ઇ મને હા પૂગી એ મંતલા વેરી ફાઈ આગળ સન્માન માન્ય ના કે જોરો માથે વાતો નહિ રાખવો કે ये आदत है लगे ये ये मैंने बाइक सारे दी बाइक ये वही चते हारित रही है इधर इधर कैसे भी हो तुम करो क्या बात है ना લોક જેવ તો છે લોગ ને માટે જ કમાય ગુનેગાર લોગ નો એ બહુ મોટો ગુનેગાર ગણાય mera naam anta hai janan ko dekha jata hai mera imaan gadhi hai mera